પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના માધી સમાસ ને ગુરુવાર તારીખ ચોર્યાસી નું બીજું ચાલુ શ્રી સ્વામી નમો નમ શ્રી હરિ નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ ત્યારે નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ શું ઉત્તર થયો નિશ્ચય થઈ ગયો એમ જાણું તે કેવી રીતે થાય છે ઇન્દ્રિયો માં નિશ્ચય થાય છે પછી અહંકાર માં થાય છે પછી ચિત્ત માં થાય છે પછી મનમાં નિશ્ચય થાય છે એટલું સમજણ કે બુદ્ધિ માં નિશ્ચય થાય એટલે જીવ માં નિશ્ચય થઇ જાય લખેલો બરાબર ખબર કોઈ જ પાડશું નઈ પ્રયત્ન તો કરી જાય એટલે આ બધી પાસ કરી છે પોતાના માં નિશ્ચય એ આમાં થાય એ કઈ આ ડબલામાં ચોખા ભેર્યા કોઈ આમાં ભેર્યા એવું આ નથી આમાં ભરવાનું છે બધા આમાં એ થવું જોઈએ પેલા ઇન્દ્રિયો થાય પછી અહંકાર માં બુદ્ધિ માં અને પછી આત્મા જીવ માં બીજો કેવી રીતે કોની બોલો લક્ષ્મીરા એમને બેઠા છે આવે છે એ પીરું હોય આપણું નજરે કેવું લાગતું હોય મને કેવું લાગતું હોય પણ મને એના રૂપરેન જુદા લાગતો પણ આને કોઈ નિશ્ચય કરવા માંગતું નથી કરું એનું આપડે તમારે કુટુંબ થાય નાચી થાય ત્યારે એમાં શું વાતું મારા તારા ની નાના આમ કર્યું એમાં આવડું અધ્યાત્મ આવતું હશે તુલ્ય નિંદાસ્તુત બરાબર વખાણ કરે તો રાજી થાય અને જરા કહે છે કે એનો આ વાંખ દે તો મોટું થઇ જાય હવે એમાં ભગવાન રહી જૂટેલું વાસણ તૂટેલા વાસણ માં પાણી ભરો એટલે વાસણ મજબૂત એમને જ્ઞાન ન ભરાવો જો એમાં તમારે વિચાર કરવાનો કેમ આવ્યું પેલો કેમાં નિશ્ચિત અહીં તો એ આવી ગયો અહંકાર માં ઈશા વિચાર કરો એ વિચાર કરો પણ કઈ મળ્યો નહી ક્રમ નથી કઈ ક્રમ નથી આ ખોટું લીખ્યું છે આ નિશ્ચય ના ક્રમ માં તો આ પ્રમાણે જશે એટલે આપણે નક્કી કરી લીધું આજ વિચાર કરવા માગે મન બુદ્ધિ થી તને અહંકાર કેમ આવી રીતે કેટલી ઊંડી વાતો છે આપણને લપાટ મારી હોય અ ભૂલાઈ ઘર અરે તમે ક્રિયાઓ સેવાઓને એટલી કરો કઈ નિશ્ચય થતો હશે કારણ કે જે ક્રિયાઓ અથવા સેવા કરી છે પણ ધારી કરી મનના વેગ ને તોડીને કરી ઊંડા ઉતરો તો ખબર પડે ખુબ ઊંડા ઉતરવું પડે અને ભગવાન નિશ્ચય છે એ પેલો અહમ છે સાથી અહમ માં થાય ચિત્તમાં નહી હોય માં નહી ચિત્ત શું મન સૂન બુદ્ધિ નો માળા છે તમને જ્ઞાન છે કંઠી આવી હોય અને માળા આવી હોય એમ તમને ખબર છે મન આવું હોય ચિત્ત આવવું હોય બુદ્ધિ આવી હોય આમ હોય ક્યાં અને નક્કી કર્યા વિના કેવી રીતે આત્મા સુધી પોચી હા એટલા એકલા નિશ્ચય કરવાનો ઊંડા ઉતરોત કરી જઈને કરતા તો વાંધો નહીં કરે એટલે આપડે રાજી અને જેને જેટલું થાય નક્કી એમાં બહુ રાજી તો મારા દાખલા નું ફળ કહેવાય સ્વામી બોલે આપણને એટલે મારા વખાણ કરે એટલે વખાણ કરીને આવડી જાય નિશ્ચય અમમાં થાય કેવી રીતે હમમાય એને ગોઠવ બોલો શેર નજી કઈ થાય બોલો થાય પછી અહમ પછી આ ભાઈ પાછું ભાઈ સંતો માં કોઈ જાણતા હોય બોલે ને ક્યાંક તો મને તમે સમજણ દેવા આવો આ બધું તમે મારા થોડા બુદ્ધિ વાળા ને હ તમે જમીન આવતા હો તમે જોઈ ને આવતા હો સાંભળીને આવતા હો જઈ ને આવતા હો વાત નીકળે હું જોઈ આવ્યો છોકરાને પેલો પકડ્યો આ જોયું આ ખાધું આનુભયું લીધું દીધું એ પેલા ઇન્દ્રિયો ઇન્દ્રિયો પછી વાત કાઢે હવે એ કેવા કે જાય એવી રીતે ભગવાન ને જયારે જોવા જાવ ભગવાન આવવા છે કેવા જેવું હોય ત્યારે તેનું અહંભું આપણે બેઠા મારી વાત કહી કે આપડે બાઈ મારે બોલાય નહી એ અહં કહેવાય આપડે સાધુ છે એ માટે બાજુ મારે મારા ધ્યાન ના નથી ભગવાન નું એ અહં અને આપણા જ ભાઈ બોલે ને દર્શને આવો અમ નહી પગલે લાગવાનું ઈલા નહી લાગો લાગો તમારે તો બે ઠેકાણ કર્યા હા એટલે ક્યાં નિશ્ચય સાધુ કોણ કેવાય તો ખબર બસ નિશ્ચિત નથી એ નિશ્ચય જ નથી એટલું નિશ્ચય માં કર્યો કુસન ના સંગ માં જીવનું ઢુંડું થાય ગારું થાય ત્યાં કુસન નો જ કરીએ પાછું વિચાર કરો લ્યો બઉ મોટી વાત છે અને ગોવિંદભાઈ ભલે કરતું નથી ક્યાંય નો નીકળે મારી આગળ જયારે વાતો બોલે ને ત્યારે હું જાઉં ભલે બીજો તર્ક ની તર્ક માં પછી વાત ગમે એવા કાશી ના વિદ્યાર્થી વિદવા લાવો ના દસ વિદ્વાન સુરત ના દસ વિદ્વાન આ વાત જે છે એ ડાયા ટાયા માટે ધર્મ ગુરુઓ ને આગળ મૂકવાલો ભૂજાવા બેઠા છે ને આ ખબર થોડી છે કઈ અને અજ્ઞાત સમાજ છે માં જેવા લેખન બધાય નાનો છે માથું નાખવાનો ભાવ થાય પણ કોઠિયા માંથી દૂધ નીકળે મોઢું એમ એવા શબ્દો સાંભળી અને એના મોઢા ભૂજી જાય એટલે હાચો આવે એનો સમાગમ ન કરો મોઢું હું જી ગયું ને હશે તો એ કીધું હા આને કોઈ વિચાર જ કરતો અને એ વિચાર સાચી નથી કરતા ઇન્દ્રિયો અંધકરણ કરવા દેતા નથી ઇન્દ્રિયો અને કારણ કે વિભાગીકરણ કરીને એને કરી ક્યાં થઈ શકે આખું પાડવા શીખ્યા નથી ને આ કહું છે એને જાણ્યું નથી જય સ્વામિનારાયણ કુ કામ ત્યારે કહું કે બાજરો ઓળખતો જ નથી અને બજારે લેવા જાય આપડે કથા વાર્તા સાંભળવા જાવ પણ કથા વાર્તા માં શું એ તો મગજ જ નથી પછી અગરમ બગડમ સમજાવે તોય કથા વાર્તા સાચું સમજાવે તોય કથા વાર્તા રાખજો રાખજો મને દાખલો પર મારો ન્યાન રાખે બગો કારણ કે આને કાર શું પડે એવું કામ આપડે કરાયું મગજ ના જો પેલા ઇન્દ્રિયો વિચાર નથી એમાં આપણે ઘેર આવે એમાં શું આવે પણ ઘેરે રસોડું થાય એની સુગંધ મજાનો એવો વખાર આવ્યો પણ એમાં તમારું હું તમારા ભાગ માં નથી હો આ કથા વાર્તા ગમે એટલી કરો આપણે ઘેરે શું આવ્યું એ જો હમજન આવે શાંતિ છે નહીં તો ગમે એટલું આખું વચનામૃત બસે બાસઠ કંઠે બોલી જાઓ એનો સ્વાદ ભૂખ નો જાય કંઠળ કરી નાખે તો આ મારે જોવાય આ નવી દરેક ઇન્દ્રિયો વિભાજીકરણ નક્કી કરી રાખવું છે ત્યારે ઇન્દ્રિયોમાં નિશ્ચય કહેવાય અને ત્યાર પછી અહમ આવે જોયું છે મેં સાંભળ્યું છે અહમની સાથે સંબંધ આવે છે પછી જેવો થયા પછી બુદ્ધિ માં આવે સમજણ પૂર્વક પછી નિશ્ચય જવાય એનું મન બુદ્ધિ ચિંત કોઈ લાદ કરે કોણ વિચાર કરશો તો આવી જન દુખ મટી જવા આટલા માટે ભગવાન પાસે ન પહોંચો પણ આટલું જ જ્ઞાન નથી કરવો એટલે દુખ મટી ગયા તો આને આમ કહ્યું ને એને આમ કહ્યું ને દુખિયા તો આપડે કાપડ પછી આ કરે આવક નો આવ પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે એ મારા તો સમજાણું નહીં જશે નાના દેવું કશું થાય હેલો બોલો જયારે ગ્રીજી મહારાજ બોલા એમાં તો એ ઉતર થયો જયારે બુદ્ધિ માં નિશ્ચય થયો ત્યારે જીવ પણ નિશ્ચય થઈ ગયો એમ જ કેવી રીતે થાય છે તો પ્રથમ ઇન્દ્રિયો નિશ્ચય થાય છે પછી અહંકાર નિશ્ચય થાય છે પછી ચિત્ત નિશ્ચય થાય છે પછી મનમાં નિશ્ચય થાય છે પછી બુદ્ધિ માં નિશ્ચય થાય છે પછી જીવ માં નિશ્ચય થાય છે એ મહારાજ ઇન્દ્રિયો નિશ્ચય થયો હોય તે કેમ જણાય ને અંતકરણ માં નિશ્ચય થયો હોય તે કેમ જણાય અને જીવ નિશ્ચય થયો હોય તે કેમ જણાય કોઈ એમ કે મને બેઠા છે પ્રશ્ન આમ જવું જોઈએ આ નિશ્ચય ની વાત મારા અટપટી આ નથી થતો એમાં નિશ્ચિત થાય તો સ્વભાવ તો હવામાં ઉડી જાય અંધારું ન રે આપડે ઘરે અંધારા દુખિયા મતે ને એટલે અંધારું છે મહેનત તો કરી પૂજા કરે ભગવાન રાખે એટલી આની સાબાશી મહેનત કરે પણ એ ઠેકાણે બેઠા છે એટલે આ સમજણ જે આવતી મેલે બે જમીન માં નદીઓ હાલી જાય નદી કરશો ઠંડ પી લે કેવી રીતે કરો કેવી રીતે એને કુ ખોદનારો પણ અમે ધર્મ ગુરુ તમને એવા ઉંદેર ચડાવી દીધેલા એટલે અમારું ખોટું દેખાય નહીં કરો સ્વામી એમ કહો પાછો અમારો ગુણ લીધો જમ આ કામ ધર્મ ગુરુ છે તમારું કામ નિર્માની રહી ને સાંભળવાનું અને ક્યાંય એમ કરવાનું કરવાનું નથી કરવું તો પડે નહીં તો આતું પડે પણ એની પાસે જ કરો એજ બિચારો મોટી પછડી ઓઠી ને રોતો હોય જે મોટી પછડી એને ઓઠી હવે રીતે શાંતિ દે એને પછડી લીધી આપડે શું બોલો પછી મહારાજ વડા ઇન્દ્રિયો હોય એમ જાણવો આજે જે જે પદાર્થ છે તેમાં કેટલાક સુખરૂપ છે અને કેટલાક અપ્રિય છે અને કેટલાક યોગ્ય છે કેટલાક અયોગ્ય છે એ સર્વે ભગવાન જણાય શું હવે આયુ બીજું પછી નિશ્ચય ની વાત છે ને એટલે નિશ્ચય ની આજે જોડે બધી ક્રિયા ભગવાન માં દેખાય અને પોતાનો ભરેલો નિશ્ચય આવીને કારણ એને નિશ્ચય ભગવાન નો એક શબ્દ બધા વાંચવા દેવા બોલો આ જગત વિશે જે જે પદાર્થ છે તે ડીચામાં સાંભળામાં અદામાં આવે છે તેમાં કેટલાક શુભ છે કેટલાક સુખરૂપ છે કેટલાક સુખરૂપ છે અને કેટલાક યોગ્ય છે અને કેટલાક અયોગ્ય છે એ સર્વે ભગવાન માં જો આ મોટી વાત છે ઇન્દ્રિયોમાં નિશ્ચય પછી અંતખંડ માં નક્કી કર્યું ને એ સ્વામિનારાયણ માં આ દેખાય બધા સારા નબળા બધા દેખાય એ ના મારી હવે બાય બેઠો વધારે હું અંદર જાઉં છું આખી રાત્રિ એને ભેડા રહ્યા નિશ્ચિ રે ઘડીક વાર વિચાર તો કરો સ્ત્રીમાં પણ બેઠા પુરુષ માં પણ હેઠા એનાથી નોખા કેવી રીતે પડી શકે પણ એ બોલવું હેલું છે આવે ને નિશ્ચિત રહેવું ને કઈ જાય બોલો કેટલાક શુભ છે કેટલાક અશુભ છે કેટલાક સુખરૂપ છે કેટલાક દુઃખરૂપ દુઃખરૂપ છે અને કેટલાક પ્રિય છે અને કેટલાક યોગ્ય છે અયોગ્ય આ શબ્દ ઉપર ભાર થઈ પાંચવું બોલો એ સર્વે ભગવાન માં જણાય એ અયોગ્યતા ભગવાન જણાય અયોગ્યતા એ આપણી ને કોઈ નથી પૂછ લાગ્ય બોલો આપડે બધાઇ ને ઠેક નિશ્ચિત થઈ ગયો છે ઇન્દ્રિય વાંધો વાંધો છે મોર માં તો વાંચો એમ આનંદ આપણે ગરબાનું ભેડું પાણી ભરવા જવું આવ્યું પાણી ગરબાનું પેડું ગેર પાણી હોય અરીને લઈએ તો અને પાણી ભરવા ગયા કરે ભગવાન ગરબા છે ત્યાં બીજા ને ગરબા છે પાછા હોવા જેવા હોય કે અમારે અત્યારે શું લેવો કારણ ભગવાન તો અત્યારે છે નહીં આ શબ્દ ને સમજાય તો જેનાથી વાંચ કરો લાડવા જી એ ચોખ્ખું લઈ ગયો ગુરુ કરતા શીખ્યા છો ગુરુ કોઈને કર્યા છે આમાં ગુરુ કર્યો છે ખાવાના ગુરુ કર્યા અને ઈ સર્વોપરીપણા ની વાત કરે તો ઈ સર્વોપરી કેવા તો હશે આમાં અમજન છે ઇન્દ્રિયો અંતકરણ પછી જીવ આવે નિશ્ચય ને વાત અી બોલો ભગવાન માં જણાય તેને કરીને કોઈ સંકાય ના થાય ભગવાન માં જણાય યોગ્ય ન ઘટે એવી ક્રિયા ભગવાન કરે અને નિશ્ચિત જાય ને અઘરી બી ના થાય ત્યાં લુગડા બદલાવી લીધા એટલે મુક્ત થઈ ગયા એમ ને અરે જ્યાં કચરા છે નીચે ખબર નથી અને જોયું છે જો આ બરાબર વિચાર કરો ને અને દુઃખ પાત્ર હોય જ્ઞાન છે જ્ઞાનાદની સર્વ કર કર્મ એની કરોપે કર્મ એને ન લોપે કર્મ એની ભાઈ કર્મ બળી જાય આ તો બંધન ક્યારેય પછી હા એ વાત થઈ હોય નેટો જિંદગી ભગવાન તો મળે ને અને દુખ મટેશાઇ ના થાય તો એને ઇન્દ્રિયો માં નીચે જાણવું બોલોભાઈ ને બીજી વાત પણ એટલે મારું તો આખું જુદું છે એમ જો પૂછવા આવે ને તો હું વધારે પૂછવાની માં અમારે એની ગું કે વર્ણિયા ના દીકરા પેલા વર્ણવા જતા વર્ણિયાનો જુના જમારે ફેરા જયારે ફેરવ્યા પેલા વેલા અહિયાં મી માં જ નો કાચા ભૂતર નો ફાળકો અને પછી એને આપે કે તોડ્યા વિના તૈયાર ફેરા એમને ના ફેરવે એવી મહેનત કરે ને ભલે હવાર થઇ જાય બીજી હવાર થઈ જાય જોઈને મોકલે ત્યાં લગી ફેરા ન ફેરાય નથી આ તો જરાક ઘૂંચવણ આવે તો બીજી ગુંચવણ ને નો કરે ત્યાં પડખા વાળા પાછી ગું બાટલા દુઃખિયા હવે આને ક્યાંથી ગુજવ્યા આવે તૈયાર લાલુ આ ખાવા કરવી ખબર કચરા પાય ને કેટલો આનંદ આવે એ ત્રણ ગુણ ના જે કાર્ય છે એમાં આળસ નિદ્રાધિક તમો ગુણ નું કાર્ય છે કામ ક્રોધાધિક રજો ગુણ નું કાર્ય છે અને જમદમાધિક સત્વગુણ નું કાર્ય છે એ દેખાય? કોઈ સંશય કરી દુ એને શેર નિરાતે બેઠા નાના નાનાની બુદ્ધિ તો મારા કરતા હારી હોય હા તીક્ષ્ણ હોય ને એવી સુંદર વાતો થયા જોશીભાઈ તમે ત્યાં જાવ તો સાંભળવા ન મળ્યો ઉપનિષદો લખ્યા બ્રહ્મસૂત્રો લખ્યા સાદી સરળ પણ એમાંથી આપણે કાઢી કેવી રીતે દૂધ માં ઘી છે પણ આગળ મૂકે ખાઈ પણ છે દૂધ એમાંથી ઘી કાઢતા આવડે તો ને પેલું મેળવ આવડે પછી આમ કરાય છે એટલું જ્ઞાન આને નઈ હોય કોઈ છગડી જાય એટલું જ્ઞાન ખાવાનું જ્ઞાન ખરો છે હું ના કહું ને હું હું કઉ છું હજી એનું જ્ઞાન નથી એ ત્રણ ગુણ ના જે કાર્ય છે ત્રણ ગુણ ના કાર્ય સત્વમ સુખે સંજય રજક કર ણ ઉભા થયા બીજું કઈ આ ત્રણેય ગુણ થી પર થવું જોઈએ ગુણ આપ્યું ગુણા થવાનો પ્રયત્ન કરવો કે ન કરવો હજી તો આ ગુણ મારો કઈ જાય લાકડી મારે તો લાકડી મારે માટે હું મારું હા હવે આ કેવી કચો અને કોઈ ખોટો થવા માં નથી આ બધા અદભુત છે આપડે મોટા મોટા મહંતો કોઠારીઓ આચાર્ય મહારાજા હોય ને તૈયાર વાંચો જાય કોણ બોલે મારા જેવો અભાગ્ય તો બોલે હોય તો હું તો અભાગ્યુ તો મૂકું ને ભગવાન નો દીકરો થઈ જ મહેનત કરી ના જી આને પાછું બીજું કઉ મોટું પાપ કર્યું તમારા હૃદયમાં આવડું ખાલી દીધું એટલે તમારું બગાડ્યું હું કોઈલાનું બગાડ્યું ભગવાન નું સ્વરૂપ કેવાયુ કે નહી કેવો એ તો પેલી વાત કરે ઓરે અને રાજાને તા એ ત્રણ ગુણ જે કાર્ય છે તેમાં આથી તમામ ગુણ નું કાર્ય છે ન તમો ગુણ એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી ગુણવત્તા અનુસાર કહું છું તમને એક સ્મૃતિ રે એટલા માટે માસ્તરે આમ એકડો કરી ઘૂંટાયું હજી હા ઓલો બુદ્ધિ આમ તમે કયો તો હું આમ કરું નો કેવાય એકડો હા આમ કરો તો એકડો તમે કોલેજ ની વાતો કરો ક્યાં કેમ કોલેજ ક્યાં ને હું એકડો ઘોટવાની વાત કરો હા ના પણ પાછો તમે બીજો કરો હું નથી કરતા અમને ખબર છે માસ્તર સમજાવે પેલા મીડું કઈ ત્યારે મીંડુ કોઈ ને ઘું ન પડે કુંડાળું કુંડાળું પડે ગામડા કુંડાળું આવડે ને તો આ ખેડૂતો કુંડાળું હવે જે આ છે કર્યું ને માસ્ટર ફી આવીને ચોપ હું કહી શાસ્ત્ર માત્ર એ કઈ શીધી વાત ના કરી ભગવાન અને ગુરુ ગુરુ જોઈ ને ખરી જેમ જેમ આડે રસ્તે પકડી લઈ ન ચાલે ગુરુ કરવા માં તો પોતાની પેહલી તૈયારી એવો કોણ ગુરુ છે ઓળખાણ કરાવે એવું આ બધું નીતિ ન્યાય અન્યાય ઈ બધું ભગવાન માં દેખાય ત્રણ ગુણ ના જે કાર્ય તેમાં આળસ નિદ્રાધિક તમો ગુણ નું કાર્ય છે કામ કરતા રજો ગુણ કાર્ય છે અને ક્ષમતા સત્વગુણ નું કાર્ય છે એ સર્વે ભગવાન દેખાય પણ તેમાં કોઈ સંશય ના થાય તો એને અંતે સંશય ન થાય પણ પોતાની પ્રકૃતિથી બીજી રીતે દેખાય તો એવું સંશય થાય ને સંશય ક્યારે થાય પોતે નક્કી કરેલી વાત એ પ્રમાણે ન દેખાય એટલે શંકા થાય ને આપડે કઈ નક્કી કર્યું બધા બેઠા બોલો ભગવાન ના માર્ગ માટે નથી આ નિશાવી અમારે આવ્યા એટલે બેન હરા ખાવાનું દઈ પૂછીએ ભોખલાવી અમારે નાસ્તો કરો કરી અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિ કરીને ઉન્મત થકા અને મુખ માં ભાણો રાખ્યો અને પોતાનો દેહ દાવાનળ ભળી ગયો તો ખબર ના રહી જો તમે ખુશો ને જવા માં બેટા નથી અભ્યાસ ટાળવા માટે ટાળવા માટે હું આપડે આપડું જાય કઈ મારા કરતા ઊંચું જાણતા હોય ન બોલે શું કાન આમ પોતે કેતો ખા લે શું એને પ્રાણ ને કે લેતો જ આ ખા હજી તારી વાસના ખાખા વળી ગયો ઊંચામાં ઊંચી થાય પણ આપ અને જેમ ઋષભદેવ ભગવાન સમાધિ કરી ખબર ના રહી એવી રીતે જે ગુણાતીત સ્થિતિ ભગવાન માં જણાય તેમાં કોઈ સંશય ના થાય ભગવાન માં જણાય એને ગુણ સ્વામી એક શબ્દ લીધો છે આ જીવ ચામડ્યો છે એના વિના એને રહેવાય અને એ એની કલ્પના પોતાની ભગવાન ને મહાપુરુષો પાછો આપણે જો એને પામો હોય તો પોતાને પાર ભાવ થવું પડે પોતાને પાર ભાવ થવું પડાય વાતું કરવાનું સ્થિતિ છે ત્યાં એને પૂરું જાણ્યા પછી આ ત્રિણ ગુણ નો ભાવ દેખાય આવા ભાવો આવે તો આ કયા વિના છુટક્યો નથી આના પૈસા બેસતા નથી આના માટે સામ્રાજ્ય કરવું પડતું નથી કરવી પડતી નથી મન ને બદલાવું પડે પણ મન બદલાવ બદલે ઈ હોતો ને હોતી કરવા એટલે થઈ ફેંકાઈ ગયા તમે અને કઈક ધરાત છે મને આવડત એટલે મોક્ષ માર્ગ ના નાંગળ હોય તેને સમુદ્ર માં નાખે તે જો ધરતી લગ્ન ના પૂજ્યો હોય અને તેને જો તરત તાણી લે તો હાજી મહેનત ના પડે અને તરત નીસરી આવે भराई जाए तो, दीरे दीरे तो नहीं, नहीं। जीवने विषय निश्चय थे तो निश्चय कोई प्रकारो तणाय नही तो लीज बो छो बचरा खरेखर कहीं ધરતી પણ આ હિસ્ટ્રી કેમ ક્યાં લગી કેમ જાય છે ધરતી લગ્ન છે અધર છે ક્યાં છે ને એ સંકલ્પ થયો કોઈ ને એમનો હવે ક્યાંથી સમજાય ભાઈ જગતમાસ હતી સ્વામિનારાયણ પઢાર્યા એ મોટા સંતો હતા એ સ્કૂલ અમુક કાળ સુધી ચાલી રહી સ્કૂલ બંધ થઈ ગઈ છે જ નહી રાવડા છે અને છે જેમ સમુદ્ર માં વાણ ચાલે છે એમાં જે લોઢારા નાંગળ હોય તે સમુદ્ર માં નાખે તે જો ધરતી લગાણ ના ભૂગ્યો હોય અને તેને જો તરત તાણી લે પડે અને તરત નિવા દે જાય તો નિસરે પણ નહી જીવને વિશે નિશ્ચય થાય તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણો તણાય નહીં કોઈ પ્રકારે હા ગીતા એવા ચરિત્રો દેખાય ભગવાન માં કરી પણ આ તો દિશ માત્ર લખી આ દિશ માત્ર લખીય માં ચાલુ એ તો ઘણીક જોવા જાવ તો થઈ શકાય ભગવાન લખે માણસ માત્ર ભી બની શકાય નિશયુ છે ભગવાન ને ઓળખ્યા પછી બીજા બીજા આડાવડા મૂળ વાત ભૂલાઈ જાય ખેડૂત ને ગામડામાં વાવણી આવે એમાં બેના બે ભાઈ બંધો ક્યાંથી આવ્યા હા ખેડું બેની ચોપાટ ગંજી હાટું ઓઈલો બેસી જતો હે પણ ક્યારે ના બેસે જેને ઓલા માલ મારો જીવન છે એમ જેને ભગવાન માં જીવન જયારે માન્યું તો એ કોઈ નો રોષો નો પછી આને કહ્યું આને કહ્યું કહ્યું જૂના સાધુઓ અમારે વેલા ઉઠી નાયા ધોયા વિના સભા કરતા અને લખ્યું છે બધા આ બ્રહ્મિદ્યા ની દિશા વધારે વધતી અને હવે તો પરાયણ પરાયણ પરાયણ આ ખેડૂત કરવો હા ખરું એમાં કોઈ નહી હા આ પાર કરે તો હાથી પારાયણ કરવી શીશુ પણ મહારાજ મહારાજ જોશી આપડી દાંડી દાંડી વાતો બધા છે